રિયલ હોય છે ભાજતું નથી પણ રિયલ હોય છે રિયલ હોય તો પોતાનું છે ને કે પાસે બરફ જેવા હોય છે બળ આપવા માટે તૈયાર થઈ જવા હોય છે હોય પણ દુઃખ અને સુખ એ મન ની ભૂમિકા નથી પણ એ મન ભોગવે છે અને મન દુઃખ ભોગવે છે અને મન સુખ ભોગવે છે એવો ભાવ ના કેળવી શકાય એવું છે અમુક ભાવ તો ગરીબ માન્ય મને ભૂમિકા ચાલી શકે નીકળે છે એવું નહીં ભર્યા પછી મનની ભૂમિકા જઈને મન તો થઈ ગયું મન થઈ ગયું અને પોતે જયોગ એટલે સારા વિચારશે બધું વાત અને આત્મ જ્ઞાન જોઈતું હોય તો એ વાત તમારે કહી દેવાનું મારે આત્મજ્ઞાન એવું છે તો આ લોકો વ્યવસ્થા કરે હોય તો સંતોષ કીધું છે એમાં સંતોષ તો એને એટલું એને અનુભવ કરીને આવે છે ને એટલો સંતોષ એટલા ભાગ તો રે એ ત્યાં રાખવાનો જ તો સંતોષ રાખવાડે માં રહેતો હતો ત્યાં સુધી આ બધી વસ્તુઓ એક ચર્ચા ચિંતન વિચાર વિવાદ એવું જ લાગે માણસ ને શાંત બેસીને जो आत्मदर्शन करता जाए आत्मदर्शन ना कहूँ ज्यांधी आत्मदर्शन ना थे त्या सुधी आप चर्चा विचारणा चिंतन मनन केव लगे जारे शान चित्ते बेसी जाए कोई विचार ने आवा न देखे ज्ञाता दर्शा भाव जो ते कहो छो तो आत्म आत्मदर्शन शक्यता उभी है, એ પછી જો શાંત થઈ ને બેસી જાય કોઈ વિચાર ને આવવા ના દે તો ત્યાર પછી આત્મ દર્શન થાય આત્મદર્શન થવાની શક્યતા કરવી દર્શનો કરી પ્રતિ દર્શનો કરવા જાય એટલે મૂર્તિ અનુભવ જ હોય પ્રસિતિ અનુભવ થાય મૂર્તિ છે અમુર્ત સમજાય સમજાય દિવે ચકુથી સમજાય પણ દેખાય નઈ આ શબ્દ બઉ સરસ છે પ્રતિ દર્શન ના માનેરું પોતાનું પોતાનું માને પોતાનું માનેરું જે દૂધ હોય એ સિદાય દેખાય એને માટે આપ્યાન જે વખતે આપો છો એ જ્ઞાન આપતી વખતે ડાભડી નો બતાવી દો છો આપ અમને અને પછી ડાબડી બંધ થઈ જાય છે પછી એ કાયમ ડાબડી જોઈએ છે તારા અંદર નો હીરો એમને ખ્યાલ રહે છે એ પ્રકૃતિ દાદા એ ધીરે જગદી એ આપ બતાવો છો એ આપણને લોકો ને બધા તો બધા છે આ તો જશન હોતા મૂર્તિ વિના હુટા હોતા નહીં કવિ ઉદર હશે બહુ ચાલુ આનંદર દર્શન થી બોલા રહી ગયા બે ના કોઈ માં નહીં માનેલું ભૂત જળ છે અને પૂછ્યું આખા છે વાળેલું ભાઈ વાળેલું ભાઈ આકાશેલું વાંધો સાકાર અને ભગવાન નું સ્વરૂપ સાકાર એ છે અને નિરાકાર પણ છે તો કઈક કલ્પના તો કરવી પડે ને સાકાર સ્વરૂપ અંદર લાવવા માટે આત્મા જોવા માટે દ્રશ્ય ને જોવા માટે દ્રષ્ટા ને તો કઈ કલ્પના તો કરવી પડે ને કોઈ સ્વરૂપ ની ઈશ્વર સાકાર અને નિરાકાર બંને જોવા માટે કલ્પના તો કરવી પડે ને સ્વરૂપ ની સ્વરૂપ ની કઈ જોવા માટે કઈ કલ્પના તો કરવી પડે ને ઈશ્વર તો સાકાર ને નિરાકાર બંને છે કલ્પના છે તો અવરિકલ્પિત છે કલ્પના છે તો અવરિકલ્પિત તમે લોજિક ક્યાં ભણેલા લોજીક ભણેલા ઈશ્વર સાકાર અને નિરાકાર બંને એટલે સાકાર એમ સાકાર દર્શન કરવું કલ્પના કરીને તેના વાઘ નો દર્શન હાર કે દ્રશ્ય તો છે કને અમળાય ભગવાન કહેવાય કલ્પિત માસ્ટર મિશ્ર કલ્પિત એ અંધ કરું કઈ કલાક ને મળી ગયા જરૂર નિર્વિકલ્પ ભગવાન ની જરૂર શું કરું જ્ઞાની પુરુષ દે પરમાત્મા કહેવાય સાકાર ભગવાન કહેવાય વિરાટ સ્વરૂપ કહેવાય કેવાય વિરાટ સ્વરૂપ કેમ કે જે પોતાનો અહંકાર લઈ લે એ વિરાટ કેવાય કેવાય તમારો વિરાટ વિરાટ સ્વરૂપ એ ભગવાન જે તમારો અહંકાર આખો લઈ લે અને તમને નિરહંકાર પર્વ બેહાડે એ શાકાહારી ભગવાન હા કલ્પના જેની અંદર નિરાશ પ્રગટ થઈ ગયા કશું વાર વિરોધ અભા પૂછું દાદા અહંકાર લઈ લે અહંકાર લઈ લે તો એમાં પ્રકાર કયા છે સાત્વિક તામસી તે સાવિક અહંકાર પણ લઈને અહંકાર લઈ લે તો અહંકાર ના જે પ્રકાર છે ને અહંકાર જો લઈ લે અહંકાર લઈ લે તો એમાં જે અહંકાર પ્રકાર કયા છે સાત્વિક તામસી અને રાશિ તે સાત્વિક આવું લઈ લે તામસી ને રાશ્રી પણ લઈ જ લેજા સુધાર પણ લઈ લે તામસી અને સા કાર્ય છે ઇફેક્ટ છે ઇફેક્ટ ભૂખવી પડે કર્મ બંધાય નહી કર્મ બંધાય જાય કે નવા અહંકાર લઈ ગયો પડે સૌ થોડી આપડે શાકા ભગવાન કહેવાની જરૂર નથી શાકા ભગવાન તો લોકો પોતાને લાભ ઉઠાવા માટે લોકોએ લાભ ઉઠાવા માટે લોકો ના દેખાતું હોય तो आखिर है बैठी रहोज भूर्ति पूजा नु महत्व खरु મૂર્તિ દેખાય મૂર્તિ કઈ અને પેલા મુસલમાન મેમ્બર ને બચે મેમ્બર મેમ્બર જોયા કરે સર જોયા કરે મૌલવી નો સમુ જોયા કરે મૌલવી મૂર્તિ જ છે આપડે એ વાંચ્યો નહીં કરતા એટલે લોકો જોયે અમને જાત જાતના દેવો રચ્યા પણ તો આ હિન્દુસ્તાનમાં દેવો જોઈ ગયા છે આ હિન્દુસ્તાન આટલા દેવો એ કુટું નથી આલું બન્યું અમૂર્ત જ્યાં સુધી અમૂર્ત પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મૂર્તિ ને વધો અને મૂર્તિ ને વધવાથી પરોક્ષ ભક્તિ કેવાય શું બધું પ્રત્યક્ષ ને હવે ના દેખાય એટલે આ મૂર્તિ ની બહુ જરૂર છે વાંધા ના ઉઠાવવા સમજે ને મૂર્તિ નહીં બનતા મૂર્તિ ન બધા ઉધીર હશે ઉધેર હશે પકડે સોના મૂર્તિ નહી કરતા હિન્દુસ્તાન મે નૌકાર મંત્ર કે નમો નમો તારામ મૂર્તિ તો આપણી વાત મૂર્તિ નહીં શું છે તો આપણી મૂર્તિ પૂજા છે જળાય મૂર્તિ પછી તું ગ્રસ્ત સરસ છે તમારા ફોરફાધર છે બહુ મોટો સારા કામ કર્યો ભાઈ અને ઘોડા પર બેસીને તમારો ફોટો હોય તમારા દાદા તો એને જોવાથી તમને ફાયદો થાય કે નુકસાન થાય હિન્દુસ્તાન માં તો આ ડેરા મંદિરો ના હોત ને તો હિન્દુસ્તાન ના લોકો તો એવા બફાયેલા છે કે ગેર જો દોડવી રૂચિ થાય છે ભગવાન યાદ આવે મંદિર આવ્યું એટલે આ શેર શેર મંદિરો બધા લોક કહેશે આ કાઢી ને કેવું ના કાઢી નાખતું આની તર યાદ આવ્યા બધા એ તમને સમજાય છે વાંચ્યો કાઢી નાકતી એ બધું અરે આ વાંચ્યો દેખાય એ બધી મૂર્ત વસ્તુ બધી મૂર્તિ જ છે તમને રહેમાન પણ એના મૂર્તિ નથી માનતા વાત કરીને જીત હોય છે ચમકારો થાયમકારો થાય તો પાછું ઉભરી તો આવે ને પાછું કોક વખત ઉભરાય તો આવે જ ને કોક વખત ઉભરાય તો આવે ને એટલે દુધકાવાનું નથી ઉભરાય તો એ બહાર ની જગ્યા આઈ કીરો પર એક્સપો ઓકે એલો ગ્રેટ આ હવે ના હવે ના પર્યા દવાને છોકરા રીગાની સામી પરના બેરન થાય આવી આતશ આજ ઈની અગે ભેદભાવી ના એકદમ શાંતિ નરે હં હરી હંત ભગવાન ને નમસ્કાર કરું હરી હશે કોણ કે જેને જળ લીભુ મનારી હશે દુષ્પન અને સિદ્ધાણ જે આ દેહ છોડીને સિદ્ધ કચીમાં બેસી ગયા છે એવા સિદ્ધ ભગવાન નમસ્કાર કરિયા જયારે આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી આચાર છે ભગવાન પોતે આચાર પાડે છે ફરાવડાવે છે નમસ્કાર કરું છું પણ આત્મજ્ઞાન થયા પછી આત્મજ્ઞાન ના હોય ના ગયું નમ વધમા પ્રાપ્ત કર્યા પછી ઉપાસ ભગવાન આત્મા પ્રાપ્ત કર્યા પછી પોતે ભણે બીજા ને ભણાવડાવે સાત ને એ ઉપાસ અને નબોલ હોય સર્વ સાધે છે આ જે પાંચ પર નમસ્કાર છે એ સર્વ પાપ ને નાશ કરનાર છે સર્વ પાપ પ્રશ નો સર્વ પાપો ને બતમીભૂત કરનાર છે મોક્ષ કરીક્ષ ના અધિકારી જે જીવ થઈ ગયા તેમને નમસ્કાર કરો છો જય સચિદાનંદો વિશેષ છે પૈસા ભગવાન ક્યાં આજે સાહેબ રૂપિયા મજા કુપિયા એ તો ટેન્શન ને લીધે રહ્યા છે પૈસા ગણવા માં તો ટેન્શન છે કે આ પૈસા જતા રહેશે આપડે રખડી પડીશું કારણ કે મારો નિયમ એવો છે કે મારે આ બધા ઊંઘતા હોય ત્યારે થોડો ટાઈમ થોડો ટાઈમ જતો રહેવું થઈ જાય છે આપ માર્ગ મળ્યો ડાપુરું થાય છે એવું ખરી જ્ઞાન માંથી હાય તો ઈચ્છા નથી થતી આદર્શક દાદા ભગવાન એ જે તમે ધ્યાતા જઈને ધ્યાતા તો એ એકાકાર પચાસ ના થાય આપડા મારા था था तो आ, तो वाद वाद से। है है? तो तो तो से से भगवान प्रगट कर મારે ટેન્શન છપ્પા નીકળી થાય ખુબ ખૂટે છે જાણવા માં શંકા નથી શંકા રહી નથી કયા છે આ શું બધું હું તો કરું છું બધું કઈ કાંઈ જવાબ ના ચાલે કબૂલ ના કરી ન ની જે આરણ છે ના ચઢે પછી ગટર નું પોઈન્ટ ચડાવવું પડશે તમે ચડાવવું પડશે આ પોઈન્ટ ના ચઢે આજાર પોઈન્ટ ચડ્યો સારું હોય ને સારા સારું ના તો નોટ તેની રાખું વડું બઉ પુષ્કળ નો ગુના નો હતો નથી સારી જીત છે જવું મહારાજ સાહેબ એમ હતો લાખ રૂપિયા <laughs> <laughs> બુધિ માં પડીએ છે ફરીથી ત્યાં પડે છે એ તો કરે ત્યાં સુધી જેટલા ગુના લાગુ છે એટલા ગુના પૂરા શ્રસ્ત છે ને જો જે કલમો લાગે છે બધી કલમો ગાણીએ છીએ તો કલમો લાગે છે એ તો જયારે પૂરું થઈ રહેવા દેવાનું જમ તે જાણીએ આપડે વાઈક પડી જાય તો દેહ ની જે ઉપાધિ છે દેહ ની એ કયા કર્મ આધારે હોય છે આધારે છે તારા પુણ્ય કર્મ આધારે આ દેહ એના સમજમાં આવે છે વ્યાધી આ દેહ ને જે વ્યાધિ થાય છે વ્યાધિ એ તમારા પાસ કરે છે તો વ્યા હોય પણ એને લીધે મળે છે બઉ મજબૂત હોય પડી ગયો ના હોય ફાયદો કરે ને કાયદા લોકો કે છે ને પુરાણો ગયું અહંકાર મારું પપ્યા શું હાર્યા ચાલ કદાચ અમે કબૂલવા તૈયાર નથી આ બાબત તમને આ પેસા આમાં તમને અપમાન કરે ના જટની છે ઊંધું છે ના જાય ભલે ઊંધું હોય તો એક બે કલાક સુધી અમદાવાદ હશે ખરાબર જાય છે બધા પછી પહોંચી વાય છે હવે પૂર્ણ દેવલાલ એ બધે અરજ્યા બાદ કરી જાય બધે કઈ ગયા કામ હોય કામ થઈ પછી આવી પડી એવું આટલું સીટ રાખી અત્યારે જમ્બર ભણાવ ગયા ભાઈ ને કેટલો ના ભાઈ વડે રાખવું પડે આપી દેતા મારે જરૂર નથી પેલા માણસ આયા લે તમે દત્તા કરે તું નક્કી કરી પેલો ગભરો સાત લાગી મળશે ને તમે સાત હજાર આવ્યા પછી शरम नहीं खड़की ना એમના મનમાં વિચાર આવ્યો એમને એમ આપી દેવા મા આપડે મતભેદ ના પડ્યું મેઘળી ગયા લોકો તમે જેટલા જોયા કન્વીન હા પ્લેન નથી નાખી દેતો તે પ્રકૃતિ આપણે ચલાવો તો અમારે ચલાવું હું એમની પ્રકૃતિ આપી જ પોતાની પ્રકૃતિ પ્રકૃતિ બોલશે એ નહીં બોલ ઘણી પ્રકૃતિ શું ઉત્સાહના આપી દેશે એમ મેં આ નથી આપવા જોયું દેખાય મારવા <laughs> માં <laughs> <laughs> <hye>, અરે ભરે ઉક ખતાય તો વધ ને ખે કોઈ લઈ ગયેલા નહી જાય નહીં સ્વભાવ પેલા મને કેતા આપ પૈસા ના જોડે જોઈએ આપણી જુદી બધું શામાં લઈને આવેલું બે મહિ નાખીએ છીએ ને કેવો નિવ થઈ ગયું જ્ઞાન સારું રહે છે પેલું વાક્ય બહુ સરસ થઈ ગયું આપણે સામાન્ય પ્રકૃતિ ને એડજસ્ટ થવાનું છે એને બદલે સામાન્ય સામાન્ય પ્રકૃતિ સામાન્ય સામાન્ય આપણી પ્રકૃતિ પ્રમાણે એડજસ્ટ કરવા જઈએ